આકર ઘડી છે ઘરે છે બોલે એમ જ તને ગરીબ છે જ્ઞાન થયું શું કામ નું આકર ઘડી છે જ્ઞાન તારે થયું બીજા બધા થયું પણ એમ શું ઘડી એટલે શું પૂછે તારે શું કહીએ શું પૂછે તાર સુ કહીએ કઈ તો હું તાર મોડા પુરુષ વર્લ્ડ માં કોક ફેરો એકાદ તાકે હોય કઈ હોતું જ નથી દુનિયા મૂકવા જ્ઞાની તો કોનું નામ કે જેના બુદ્ધિ છોટો ના હોય તે એક છોન્ટ બુદ્ધિ ના હોય તારે જ્ઞાની કે અવરું લાગ્યું મને સમજ ના પડે જે અવરું લાગ્યું બુદ્ધિ ના હોય બને કે પુરુષ માં હા કોઈ નઈ મારા છે જ નહીં દરું પુસ્તકો દહકો લખેલું પુસ્તક છે તેની મેં ચોખ્ખું લખ્યું અમે અમે બુ વાત છે એમ ને જ્ઞાની બુદ્ધિ વગેરે હોય છે એ વાત મને પેલું કયા વર્ડ માં હા વિજ્ઞાન છે ને પેલી વખત સંભાળવામાં આવે